અને આટો દો આટલો ભગવાન ના ધર્મો ગુજરાતના ધર્મો જ એમને બધા નુકસાન થયું છે જાગૃત રાખ્યા અને જાગ્રત રાખાય એ જાગૃતિ સંખ્યા ન થાય જાગૃતિ અધ્યાત્મ વાપરવાની છે સંસાર ન આપડા વાત સાંભળી મૂળ માર્કેટ ને અહીંથી મુંબઈ માંથી લઈ જવાનું અને વાંદરા માં ફેરવવાનું કઈ જગા એ જોડવાની કે જ્યાં કતલખાનું હતું ત્યાંખાનુ છે ને એમ માર્કેટ છે લોટબાજી કરે છે કારણ કે કરિયાણા માં છે અને જે ગોળીઓ મારા છે ગોળીઓ એ મારા છે કે ના પૂછવા માં ગોળી ડેર કેર પછી નામા મઘવરી જો ઉધારી લીધું ને તો વીસ રૂપિયા એને ખાતે બાકી પડતા હોય ત્યાર પાછળ આપી જાય ત્યાર પછી બે રૂપિયા વ્યાજ ના ચઢાવે બીજી ચઢાવે પછી એને વીસ પૂરા ના થવા દે વીસ પૂરા ના પૂરા થવા દે પેલો આપી જાય ત્યાં સુધી એના વીસ પૂરા થાય બાકીને બાકી પાંચ આપણા બધું આર્થ ધ્યાન એ મનુષ્ય પણ જવાની નિશાની મનુષ્ય પણ ફરી આવે નહી એટલું કઈ કાયમી માટે ગુજરાત નથી પાંચ પચાસ સો વર્ષ માટે સો વર્ષ માટે વધાર વર્ષો થઈ ગયા હજાર બે હજાર વર્ષ માટે પણ સો વર્ષો કાળ સારો ઘણો સારો કાળ ભગવાન બાવીર ના વખત માં હતો એવો સારા કરો એમાં અમારે જન્મ નહીં લેવાનો હે અમારા જન્મ એમાં નહીં લેવાનો સારો કાળ આવશે બે હજાર પાંચ માં હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે એવું પુસ્તક માં લખેલું છે લાવ પુસ્તક લાવ પ્રભાવજો ને સમજાવે કદાચ હેમ ઉભો ના થાય પોતાના અંતરમાં ઉદ્યોગિક વોરીઓ મારેલી તમે જોયેલા કોઈ ને ન્યાય છે એટલે એક માણસ બકૃત આપે છે અને એક માણસ બુદ્ધિ થી ગોળીબાર કરે છે બુદ્ધિ ગોળીબાર નું બહુ બહુ નિકાસિત અંદર છે અને બકરાનું કર્મ તો એનું થોડા વખત પૂરું થઈ જવાનું બકરાની હિંસા કરી ને એ તો એકલા જોડે ગેરબાતી શું થયું અને બકરાની એકલા જોડે ગેરબાધ્યું હતું અને આ તો બુદ્ધિની હિંસા થઈ બુદ્ધિ થી કરી તો પોતાની બુદ્ધિ પહેલી શકી રે બધી પોતાની એટલે અભૂત થવું પડે એટલે જળ એટલે જાનવરમાં જવું પડે અવતાર બધા બુદ્ધિ તો શું છે બીજા લોકોને ઉપચાર કરવા માટે છે આપડા હિન્દુસ્તાન માં પહેલેથી એ છે છે બુદ્ધિ જે હતી બીજા લોકોને ઉપચાર કરવા માટે વાપરતા હતા તેના માટે વાપરતા હતા બીજા લોકો અમદાવાદ માં એવું હોય ને સુધેલું કારખાનું અમદાવાદ તો મોટો કારખાનું પુસ્તક માં બધું તો ખુલ હતું અને હિન્દુસ્તાન બે હજાર પાંચ માં કેવી રીતે ખાવું છે તાવડા પર ચવાનું તાવડા માં તો પેલા હોત પછી બટાકા પૂરા જાય પછી બહાર કાઢી ને પછી બટાકા વધારા ખાવાના તે વખતે મજા આવતી અત્યારે બાપાનું ચાલુ મહત્મા પણ પેટમાં પાણી ના આવે એવું જ્ઞાન આપ્યું છે ને મહાવીર જેવી સમાધિ રે આ જ્ઞાન ચોવીસે કલાક મહાવીર જેવી સમાધિ રાખે તમારે પાંચ આજ્ઞામાં રહેશે દસ લાખ વર્ષે જેથી કરી લે કે દસ લાખ વર્ષે ઉત્પન્ન થયું છે શ્રમિક જ્ઞાન આવું હતું નથી શ્રમિક આપણને મોક્ષ લઈ પણ બે અઠાઈ માણસ ને અઠાણ માણસ ના હોય એમ કેટલાય લોકો કલ્યાણ થવાનું છે અને અમે નિમિત્ત બની ગયા નિમિત્ત કરવા હા એ તો આગળ નું વેચીન કરે છે ને આગળનું ભય વેચિંગ કરે છે ને એ તો તમારે તમે તો ભય તૈયાર છે જવાબદારી નથી ને એટલે બે જવાબદારી ભવિષ્ય બહુ માને છે પણ આ સમજણ નથી ભાન નથી ભવિષ્ય અને બધા જ માણસો કરે છે સાધુ આચાર્ય એવું કરે છે સાધુ આચાર્ય એવું કરે છે બુદ્ધિ એના કિસ્ત્ય ભવિષ્ય ડાઉટ નથી થઈ ગયા એની કર્મ ની સજા એને ખાતી આપણે જોતા નથી આ જે બુદ્ધિ કર્મ કરે છે એને કર્મની સજા નથી થતી ને કર્મની સજા નથી થતી એમ આ બુદ્ધિ થી ગોળીબાર કરે એને કર્મ ની સજા પછી દેખાય કર્મ ની સજા ભોગવવી પડે ને એ તો ભોગવાનો પછી પછી દેખાય ને તો પાછળ ભોગવે છે અત્યારે આ તો પાછળ અત્યારે ભોગવે સર ભાઈ એની સજા સર તો કચાનો ફરજ ના સર તો ફરજ ના પાકન પાકે પાકે પછી ભલે જર્મના પાક થાય આ બધા કર્મનો પાક પા થજે ત્યારે આ ઉતર ગોમાં કે जानवरમાં જેસે ગ્રંthiophen નહી પાછો जानवर એ એમ કે એમ જ કર્મ પાકવા દે એમ કે પાકવા સુકામ દે આ કેરી કેરી એમ જરી લાગે અમને આ બધી થઈ આળી સાથી અને પાક થઈ એ જરી લાગે કરવું સ્વતંત્ર કોઈ નથી સ્વતંત્ર હોત એ અહંકાર કરે કે મારી ચાલ સ્વ ચલાવું છે ભગવાન સ્વતંત્ર મળી એ જણાવૂટું ગણેશ છૂટાય છે એક નાની પુરુષ મને તોડાવે બાકી કોઈ છોડાવે નાની પુરુષ પોતે છૂટેલા છે માટે મોક્ષ સ્પષ્ટ વેદન અસ્પષ્ટ વેદન સમજાવો દે આત્મા સ્પષ્ટ વેદન અને અસ્પષ્ટ વેદન અસ્પષ્ટ વેદન હું કરતા નથી એવું ભાન થાય ને થવું બઉ છે આટલું કોઈ અવતારમાં આનો એક આની કોઈ આ તો અઢાર પદ મળ્યું પદ ને ભોગવતા આવડે ભોગવતા આવડે એટલે સહેલું મળી જાય ને એટલે વાત સમજાય ઔરંગાબાદમાં એ અનુભવ થયા પછી 2 મહિના રહ્યો અનુભવ પછી જતો રહે છે જતો રહે છે મને તો આ તો આવતો નહી એ જો જెంટીનાઈઝમ બંધ થાય તો તો ઘરે ને અને આ મારી પાસ આ જ નંબર હે ને તો મહાવીર ભગવાન જેવો રહી શકે એમ છે કોઈ દાડો એમ્પ્લીટ ના થાય શું થયું કરતા પદ છૂટાય કરતા છું ઘણ છૂટ્યા સિવાય સમજી ના થાય ને લોક ની વાત કેવી આત્મા થાય આ તો જાગૃતિ જ નથી મનુષ્ય એક પણ માણસ નથી એની જાગૃતિ હોય નથી આ પેન્ડ એને જ્ઞાન આપ્યું નથી ત્યાં સુધી કોઈ પણ જાતની અંદર ના હોય અને જ્ઞાન આપ્યા પછી જાગૃતિ છે કોઈને જાગૃતિ ના હોય અવાજ માં ત્યાં ભૂલ ના દેખાય ભોટ બે દેખાય બીજી કોઈ ભૂલ દેખાય નહીં આ તો તમારી તો બધી ભૂલો દેખાય એ જાગૃતિ નહીં દેખાય જાગૃતિ હા બે પાંચસો પાંચસો ગુનો રોજ દેખાય છે રોજ પાંચસો પાંચસો એનો તો પુરસાદ તો અમે જરૂર જ નથી કરવાની સાજુ રાખ મારી જોડે લાઠ વર્ગ એ વખતે રાજી કરે એટલે તમારા મળે તો પણ ખારી લાભ ચલો થોડોક થોડો ને પણ આ બધું જુવાનું લેવા આ વિજ્ઞાન તો તરતું રોક છે બધું તરત જ થોડા આપનાર તમે અત્યારે કલાકમાં મારા આજ્ઞાન રહો શું બહાર દેખાય તું તમારી થઈ જાય એક કલાક મારી આગ્ઞા બાદ પણ જવાય છે એટલે તમારા જે તમારે આગળ નિકાલ કરવો હવે કોથળા બધા જેમ ખાલી થશે તેમ રૂમો ખાલી થશે એ કોથળા બધા ભરેલા ભરેલા કહે ને એવું જગ્યા વર્લ્ડ માં તો આ જ્ઞાન લીધા પછી હવે અસ્પષ્ટ તો સમજણાયે છે અસ્પષ્ટ એટલે તમે કરતા થયું માં એમ સમજ પાતું થઇ ગયું પણ આ ભૂલ જાય ભૂલી જવાય વર્તન માં શાંતિલાલ ધંધા પડે શાંતિલા જોવાનું અભ્યાસ ઈ જાત બધો ખરો ને હાથ સુધી ઈ જાત તો હાજ સુધી નો અભ્યાસ ખરો અભ્યાસ છે તમારે અભ્યાસ રાખો બઉ દેવું વધ્યું તારે જૂરો રસ્તો નીકળ્યો દેવું ને ઇન્ડિયાનું નહી દેવું મિત્રો હું શું તમારું તો શું નહિ તો થઈ ને મારું તો આટલું જ ભાગ છે નિકાલિક ના થાય એવા પુનૈ ના હિસાબે નહીં શું અક્રમ છે અક્રમ આઠમા દે થાય હજાર દિવસે પ્રતિક્રમણ કેવું નઈ બધા કર્મ કરી નીકળી પડે કર્મ કરી ના પડે અમે બધું જે હોય તેમાં હાથ ગાબશો નહીં જે હોય ને તમારે જ્ઞાતા દસતા એટલે શું પરમાત્મા તમારે જ્ઞાતા દસતા પરમા વ્યવસ્થિત કરતા ક્રોધ કરે પણ એટલું જોવું કે ક્રોધ કરે નું અમારે કરે એવું હોય તો તમારે એમ કેવું શાંત પેલા પ્રતિકમ કરજો પેલા ને તો એના અડચન ના થઈ ગયું થઈ ગયું અડચન ના થઈ ગયું આપણે જરા પ્રતિક્રમ નવું છે સંસ્થા નો વિચારતા આવતો નથી સંસ્થા નો વિચારતા આવતો નથી કામ કાઢી લેવાના છે આ ખબર અવતાર આ બધું એના માટે કામ કરી લેવાનું છે શું છે જોઈ લઉં જ્ઞાની પાસે આપડે શું શું કરવું શું નહીં જ્ઞાન કોને કે બધું લખેલી કરવું બીજું તો પછી ભક્તિ નકામી છે એમ કે છે કાંદી સમય તો ભક્તિ થી મોક્ષ થાય ભક્તિ અવરોધક છે તમારે બે કામ કરવાના જ્યાં સુધી ફાઇલો નિકાલ કરવાનો છે ત્યાં સુધી સિદ્ધાત્મા નું તમારે ધ્યાન કરવાનું છે આ ધ્યાન બતી રૂપિયે છત્તી રૂપે અને પરા ભક્તિ કેવાય છે ભક્તિ તો કરવી જરૂરી છે ધ્યાન માં આપડે પોતાનું સ્વરૂપ છે પોતાના શ્રદ્ધામાં આવી ગયું છે પરમાત્મા દાદા નું લખતો એ પરા ભક્તિ કહેવાય ને કપાળ જ્ઞાની પુરુષ એવું પોતાના આત્મા છે શું કહ્યું કે વાંચું આપડે તમારા જેવો શુદ્ધ આત્મા દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છે એ રૂપ કરે શું થાય બધા ચોવીસ કલાક રહે છે દાદા કલાક માં કદાચ બીજા સપના આવે ને દાદા જ યાદ આવે છે પાણી લાગી નથી કામ નથી તમે જોઈ શકે પરીક્ષા તમે દબાઈ રાખશો તો પછી મોડી સારી થતી વિસ્તાર છે નવો ઉત્પન્ન થતો નવું ઉત્પાદન નથી જૂનું છે જૂનું છે જેટલું નિર્જા થઇ જાય એટલું સારું આખું જગત સત્સંગમાં પડેલું છે પોતાના ઠંડમાં પોતાના જેમ હુંગર પડે એમ ઠંડમાં પોતાના થટક ઘટ ઢગત ઝગત પડ્યા ખબર નોક નો માર્ગ એવો નથી મોક્ષ નો તો અંદર જ્ઞાન પડે ના આવે એનું બધા શું થાય છે મોક્ષ કહો ની શુદ્ધતા તે પણ એક મોક્ષ કોને કહેવાય નીચે શુદ્ધતા કેમ નથી કારણ કે ભ્રમિક માર્ગ માં સિદ્ધિ કરતા કરતા જવાનું સિદ્ધિ કરતા કરતા જવાનું સિદ્ધિ કરતા કરતા શુદ્ધ થવાનું અહીંયા આગળ હું સિદ્ધિ કરી સંપૂર્ણ સિદ્ધિ થઈ હતી હવે એમના શબ્દો જો સમજાય તો ઉકેલ આવે છે એટલું કહ્યું છે ને કે હિન્દુસ્તાન સુરત માં માત્ર્યા આપી પછી દુકાની પદ્ધતિ દુકાની પદ્ધતિ કેમ કેવાય આમ ભેગા કર્યું રાધી થાય રાધી અને આડુબો રેખા કહેવાય રાજી થાય દુકાનદારી ભેગે કરવાથી રાજી નહીં હવી કરવાથી રાજી નહી થતા રાખજો ને હે હે ખ્રિસ્તી ધર્મ નું હિન્દુ ધર્મ નું હજુ કે મોટા પાસે જી મહાવીર કીર્તિ મહાવીર કીર્તિ આચાર્ય દિગમ્બર માં કોઈ માલ દેવા નહીં જગ્યા આવી પરીક્ષા હોય કૃપા બેઠું નહીં પોતે ના થાય વચન થી મોક્ષ થાય નઈ એટલે એમને પોતે લખ્યું કાંઈ શોધ માં શું કે છે સાહેબ અડધો કલાક છે ત્યાં આગળ બરોબર બધા એક મારું જોડેલા મહાવીર ચિત્ર નથીવા ધરમ માટે અને દીવારા હાઈટ છે એટલે 9 રૂપિયાના પ્રશ્નો કર્યા ને એટલે કિરાય 9 રૂપિયાવા પ્રશ્નો કર્યા તો કિરાય એમ ને 9 રૂપિયાવા પ્રશ્નો કર્યા તો કિરાય કિરાય તો બિલ 9 13 17 કિરાય થાય છો તમને ધંધા આનંદ છે માલ હોય દુકાનમાં આ દુકાનો મોટી આ મોટી દુકાન નામ સું મોટી દુકાન ના છે આઠ વર્ષો લેવા પંચાવન મને જજિશો કોઈ યોજના પ્રયોગમાં નથી કરતું શકતું એટલે એનું આ ગાડી ક્યાંથી શરૂઆત થઈ બિલિંગ ક્યાંથી થઈ અને હેન્ડ ક્યાં થયો એને કશું ખબર કચલા વાતો કરે અથવા કશું ફાયદો ના થાય આ તો જેને મદદ ચિત્તધર્મનો રોગ થયેલો હોય એને શાંતિ માટે લડાવાનું છે સિત્તધર્ભનો રોગ થયેલો ભાઈ એને શાંતિ મુંબઈ માટે બહુ વસ્તુ નથી લે આટલી બધું દુકાશું ફર્યા છે તમારે શું જોયું હતું દુકાનો મારો સાગા મસી ગયો હતો હાલલ ગયો થાના એલન દી બકાયો અમાર દાડો ઓર આટલા મોટના ફટી હોય ને ત્યારે વાત સંજાતી એટલે તો ના ફટી દેવી એ તો દી તમે એવું પૂછ્યું કે આજ જીલા દાદા સાથે ફરવા મેં પૂછ્યું કે કૃપા ઉદેરે છે કે નિશ્ચય વાણી સાંભળી સાધન પગવા ન હોય નિશ્ચય રાખી લક્ષ સાધન કરવા તમે આ કૃપા ઉદય આ કને કઈ ખબર નથી શું અભ્યાસ અભ્યાસ કરવો જોઈએ તો ન અભ્યાસ કર અભ્યાસ જવાબ દેવાની મુજબ હોય ત્યાં આવી રીતે તમે ના સમજી શકો હજી તમારી પાત્રતા નથી ના એમ નઈ એટલે મેં એમને કહ્યું કે આપડો માર્ગ એડવાન્સ છે રિયલ વાંસ છે માર્ગ જ છે રિવેટિવ લેવા દેવા નથી આપડે સજા નથી આપડે કોઈના માં ઉભરવાની જરૂર નહિ તો જવાબદાર પૂછી દઉં જઈને ઓછો છે આત્મધ્યાન પરિણામ છે એમ કહે છે કેમ જૈન લોકો એમ કહે છે કે ભૂદગલ ભાવ ઓછો થશે જૈન ભૂદગલ ભાવ ઓછો થાય હું જૈન છું એ કર્મો ગુજરાતો ના ધર્મ ધર્મ હોય છે સ્વભાવુપ સંપૂર્ણ હોય તો મોક્ષ થાય એટલે મોક્ષ દશા જાય છે ને સ્વભાવ વાળે મોક્ષ દશાય સ્વભાવ દશા શું ફળ આપે સ્વાધ્યાય કરે તો સો ગુણ થાય સથારૂપ હોય તો યાવ મોક્ષ થાય વિતરાંગ ની આજ્ઞાથી કોર્શી નું ધ્યાન કરે તો સો ગુણ થાય સખારૂપ હોય તો યાવત મોક્ષ થાય સ્વાધ્યાય કરે તો આ પ્રમાણે તમારા પ્રશ્નોના સંકેપમાં ઉત્તર લખો છો જ્ઞાન પ્રજ્ઞા એ સર્વ વસ્તુ જાણ પ્રત્યાખ્યાન પ્રજ્ઞા એ પક્ષ છે તે યથાર્થ છે જે જ્ઞાને કરીને પરભાવત્ય મોહ મોહ ઉત્તમ અથવા તો આ શબ્દ એ નથી જોતા હોત ને જે ઉત્સંદ ભલે થવાનું છે પણ આપણે શબ્દ જો જાણતા હોત ને તો એના હું જઈ ગયા પ્રાકૃતિક ભાવિક ભાવ પેલા શું લખે છે આપતા હોય તમામ લેપાઇમાન મન વચન ગાયા ની તમામ સંગીત ક્રિયાઓ ભાવોથી ઉલ્લેખ થઈ ગયો મન વચન ગાયા ને જેવો તેના સ્વભાવના પછી તમે જોડાયો લોકડા જોવાનું તમે લોકો ને સમજણ પડે છે ના આવે પણ તમે આમ રે ક્ષમતા રે સિદ્ધાર્થમાં જોવાનું હજી નથી શાંતિ ના વાંધો ન આવે ના આવે એની લે ક્ષમતા રહી જાય ક્ષમતા રહે છે આત્મા નથી ચારિત્રમો ની તો કાર્યક્રમ ભાઈ કાર્ય કાર્યક્રમો લખ્યું ચારિત્રોન નથી લખ્યા છે અને જે ચાર ક્રમો નીકળે તે એટલી ઓછી થઈ ગયું શું થઈ ગયું નતું નતું જેવા માણસ હતા વાત માણસ ને નસ માં બેસીને મારી વિજ્ઞાની કેટલા કલાક મારું ધ્યાન કર્યું છે કેટલા કલાક મારું પરિચર્યા કર્યું છે કેટલા કલાક મારી સાઈડ બેઠો હું અહીંથી હવા માંથી ગાડીમાં ટાઈમ લગાવી ઉઠે છે અને હવે સુધી અલવાજ ચશ્વ હોય આવતા પેલા બધી તૈયારીઓ આપણે જાગૃત રાખવી પડે પણ આ કાળમાં જાગૃતિ